ના ભારે હોય તો એના રાખી થઈ ગયા પછી અરે ભાઈ ને દીજીએ રિપેર લો દુકાન રે દુકાન ગુરુ કે ગુરુ એટલે ઘાય કે મને તો रघुરાય નાને કોઈ બગદાન આ ફેર નું ઘાય છે આ કોના માટે ઘાય છે સાબલા કોના માટે ઘાય છે સાબલા ભગવાન ગુરુ ઘરાલાતું ને અમે વાત છે ઈ કોઈ કરે ઈ ઘાતે કઈ રહી ના મારે મારે ગરજ છે મારે ચાર દિગ્રી હોય છે દાદા ભગવાન ચારબન નીચે ના હોય આપડે નીચે ના હોય તો અહીંયા હરીઝન મજૂરો આપડો આપડા અપમાન કરે જેની માન આપે તેની માટે બોલો દાદા ભગવાન કોઈ પડે કાનને લીધે પ્રશ્ન ઉભો થાય ભાઈ હાજર છે ભગવાન પગે લાગે એ પણ અંદર મારે નમસ્કાર આવી આ એટલો જ માર્ગ એવો થાય દુનિયામાં કે જે પોતે પોતાને નમસ્કાર કરવાનો માર્ગ પોતે પોતાની ભક્તિ કરી રહ્યા પ્રત્યક રાખી કહો દાદા બગલા આપડે કઈ ગઈ કૃષ્ણ ભગવાન ના દીધ્ય જઈ ગાય બોલીએ તો આપણું મળે શ્રી કૃષ્ણ જાડમ બાબા કરતો બધા કીમ થયા શ્રી કૃષ્ણ જાડમ બામા ક્યાં ની એ તો મને ચારે લો અને આ તો તમારું જય જય કારણતા જય દાદા એકાકાર થાય તન્મ એકાકાર થયા કહેવાય ધર્મ છે વિજ્ઞાન છે ધર્મ બહાર છે ધર્મ સંસારમાં ગાડીઓ બને મોટરો મળે બંગલા મળે જમીન મળે ત્રિયો હારી માનુ ભર કાયમ નું થના કરતું એ આરૂપ તે નું આ આ સાબ હા તો મે એક આગ્રહ તો નહી ને ભાઈ ડાઈ તો ભી લેજો બોલ્યો અનેક મહાત્માઓને જગતના દર્શન એટલે પછી સ્ટાન્ડર્ડ દર્ સ્ટાન્ડર્ડ નું આ બગાડ્યું સુકતા તો મુલે છે સ્ટાન્ડર્ડ અને પછી ચેલે ચેલે પછી આને બનાવના રહે તો ભાઈ કેવી રીતે કે હે લા ઓ ડોક્ટર દાદા આરામ કરે ધોનોગે આ બોલતો નહી આગળ આ ધોનો જવાન પ્રતિ આગળ આ ધોનો આગળ પર મત સપતા ક્લાન કે તે જે જનરલ સપતા જનરલ આ તો ब्राह्मण ના સપતા કે કે જન આતા ભી બોલે છે કે વારી કે છે બાલ કી વાત આ દીક ને વિદ્યા બક્તિ વાણી માનતી રહે એ વાણી માલકી વાળી હોય તો પોઈજન વગેરે માલકી વાળી મારી વાણી થઈ એમાં કોણ બોલે દાદા ભગવાન બતા હોય તો મારા ગયા પછી આગ બની એવું હું એવું બોલું ને આગળ બોલે દાદા ભગવાન એવું નથી તમારે આખી જિંદગી ના બોલી ગયા બોલી જાય આખી જિંદગી નો અનુભવ છે આ નથી બોલવે એવું બોલાઈ જાય છે નથી બોલવે એવું બોલાઈ જાય છે એવું બને ના બને કેટલા અનુભવ થાય રોજ રોજ અનુભવ ગયા એનું કારણ શું આગલા ધર્મો ના જ્ઞાન ના પ્રકરતી આ થઈ રીતે એ ત્યાં પ્રકારે આજે બોલે છે તો આપડે આ જ્ઞાન કે આવું ના બોલવું જોઈએ અમે કોઈ આ જગત માં કોઈ માણસ અમને નથી અનુભવ નથી અમારું માન્યા હોય આવ્યો નથી અમારું જ્ઞાને ના પડે રોગડે ના બોલાય ના બોલાય બોલાય છે માલકી વાળી વાંચે એટલે મને જતા ના પણ બાળકી વાળી હોય તો કાલે ગાતા હતા ને બીજા કોઈ ભાઈ તો જ્ઞાની મૂળ જે જાગ્રત અખંડ જાગ્રત એ પણ બોલાય છે એ શું છે બોલી શકે તમને હવે રોજ રોજ ના બોલીએ મારી બોલાય નીકળી જાય સાહેબ તમારે ના બોલો એવું બોલી જાય રોજ કે પછી ખબર પડે કે આવું ના પછી ખબર પડે તમારે હાથ થી સિલેક્ટ નથી આ અરે કાબુ નથી આ બે વાગે બચું આવું રહે ના ગાય હા ઘડિયા પછી ગાય ગાય ના ગાયું શું કરે લાગે આપડે યાત્રા કોલી હા તમે બોલનાર બોલનાર થાય પંદર પછી હાથી હાથી બોલી જાય બોલવા માટે બે કલાક પાસે વિચાર કરવો પડે એ જવાબદારી વાક્ય બોલાવી નઈ આપડે પણ આપણે તેવા વિચારી જગ્યા છે એ રાખી દઉં આ કે 2000 કરી રાખે છે ના બલાયન છે જો 2000 કરી થાય ત્યાં સુધી તમને કોઈ વિચાર તમને કર્યો ત્યાં ટેગટિ હલ કરો પૂરો પૂરો પૂરે પૂરો હે ચકાતી જોયું નથી ચકા ખબર ખાતરી વાળા વધે આવી શકો એવું ચાલુ આ લા મોડા <I think> <coughs> સમાધાન થતું નથી એટલે તમારે જે જરૂર છે સમાધાન કરી જિંદગી સમાધાન માં સમાધાન કર્યા લોકો એ માણસ નું જે અસમાધાન થયું હોય એનો પ્રશ્ન સોલ્વ કરી મારો પણ એ સોલ્વ કરવાનો તરફી ઉઠવું માછલા તરફે એ જુદી વસ્તુ છે અને મનુષ્ય ને કોક જ વખત તપડવાનું વખત આધી વાધી ઉપાડી દિવસ પણ તરફડા મતલબ આદિવાદી ઉપાધિ હોય કારણ કે ભ્રાંતિ ત્યાં સુધી આદિવાધિ ઉપાધિ અને ભ્રાંતિ ગઈ એટલે સમાધિ કાયમ આદિવ્યાધિ ઉપાધિ માં સમાધિ આદિવ્યાધિ હોય તો તમને તેની સમાધિ હોય એમ સમાધિ કહેવાય એ જ્ઞાન કહેવાય ખત પોતે વર્ષ બધા ડાક્ટરો પંદર વર્ષ હારવા પવન આવ્યો કે પવન જરા સારો વાતો હોય ગરમી લાગે નઈ મચ્છી માં પછી પછી ગરમી લાગે મારી પાસે બધા તરફી મિલ મારી વખત બઉ થાય એ મને ભેગા થાય ને તરફડાટ તમે કહું તમને એમ લાગે એના કરતા આપડે આ રહે મિલ નથી રે સીત બહુ ગુસારી કહેવાય મતે તરફ ન સા વકીલાત બનશે રાખ્યું છે પૈસા નહીં કાયમી પછી આવ્યા આપની પાસે પડેલા બહુ માંદા પડેલા બીજા લોકો કેવું કામ વકીલો કામ નીકળે નહીં કાચી માં તમને આનંદ થાય છે એના થી તો કેટલો જ પૂછી જાય પોરસ લોકો बहुत मदद करेद લોડ ઉપર વસ્તુ છે એ વાત બરોબર છે ક્યારે એટલે એની વાત નથી પરમાનન્ટ છે જૂના માન તો હોય કોણ બહુ સારા હતા એટલે હું કઉ છુ સંસ્કારી કર્યા હોય આપડે તો હજુ બઉ સંસ્કારી તમે સંસ્કારી બધા પણ એ સંસ્કાર ને જરાક સં જતું રે પ્રેમજીભાઈ નાનજીભાઈ ધોકાઈ ધોકાઈ નાનજીભાઈ ધોકાઈ ધોકાઈ ધોકાઈ તમ કા કચરા નઈ પટારો થયો પટારો એવું દે ઉ મને પટારો કેટાર ભૂલી જાય પટાળા ના મારે જે દીધું એને રોણો કઈ ચીડે તા રાણા એટલે પેલા ગોલા ને રોણા કેતા પેલા ચીડ્યા કે કે તો તું રાડા એવું તમારો અટક વધારે અટક વધતું એનો સંતોષ પૂરો કરવા માટે સંતોષ થાય ને એને કોમ લાગે નઈ ઘરમાં સંતોષ ખબર ના પડે હું તો ગમે નઈ શું આપી રેતા દાદા પથરા જેવો કર્યા છે અને મૂર્તિ સંતોષ થી જીવન હોય અને વકીલાત હોય બે દેવું થાય બંધ થઈ જાય મન થઈ જાય માન કોને ઘટે છોડી દીધું એનું માન કોને ઘટે દંડ કરવો જોઈએ ગ્રહણ નથી કરતી હોય છે કેમ કેમ પુરાવા કેટલા તમને પડી જાય ગ્રહણ કરેલું હોય તેને છોડવાનું હોય લોકો નથી ત્યાગ બૈરી પછી બૈરી છોડી મહેરામથી પહેર્યો હતો ગ્રહણ કરી છોડવાનું પહેર્યો ના હોત તો માટે છોડ્યા ગ્રહણ ના કર્યા હોય તો આ મારું છે એવું મેં ગ્રહણ કર્યું તો મારે છોડવા કદાચ ના કર્યું હોય તો ક્યાંથી છોડવા એટલે લોકો ઘરવા રસ્તા છે આ ત્યાગું એ પરિણામ છે ત્યારે રસ્તા છે ઓહો ગ્રહણ ના કર્યું હા હું ત્યાગ કરું પછી આ મારે ત્યાગ લેવાના ગ્રહણ કર્યું છે ના ક્રમિક ની નહી ક્રમિક ની અંદર દાન કર્યું હોય તેનો ગર્વ હોય ક્રિયા કરી હોય છે અને આ તો ત્યાંથી જ કે દાન શું આપે તે પેલી ચોરી કરી આપવા સાધુક્ટ થોડી તો ઇફેક્ટ છે વકીલ કરવાનું વકીલ ગ્રહણ થવાનું વકીલ થવાનું જો થોડું હોત તો આ ખોડવું પડે આપણે સંસારી થયા જ માર ખાય તમને લાગતું હું માર ખાય સરફળે માત્ર તમારે હેલ્પ કરવી જોઈએ મારી પાસે પડીગું લેવાય ના પડીખું આપી દેવા શક્તિ જો વધી જાય જોબ જોઈ ને બહુ સારું છે પણ હું જોબ હોત તો આ તો બધા બોલાવી દવાથી મને કહ્યું એવું મેં જોયું છે કે જેને ભૂખ લાગે છે એ જે આપણી પાસે આવે છે તે ઘણું લઈ જાય છે ભૂખ લાગ્યા પછી ભૂખ લાગ્યા પછી સંજોગ બાંધેલો પામનો હા પેલા કોઈ માણસને આપણે ભાઈ જમીને આવ્યા હોય ભલે ગેર ખેચડી રાખ કરીને આવ્યા હોય પણ આપણે પછી કહીએ કે આ રસ રસ ઉઠવી બધું ભલે વીસ રૂપિયા કિલોની કેરી હોય તમારી મને લાગે દબાણ કરવું તો ગુનો જ છે નાખે પેટ્રોલ બીજું પેટ્રોલ કેવા નાખે કઈ ઘરમાં નખાય એટલે જો નખાતું હોય તો નખાય બરોબર તો આપડા લોકો થોડું નાખે છે કદાચ એટલે રહી ગયું છે સારું થાય બઉ આનંદ છે આ બધા લોકો સાડા છું બાર વાગે પૂરી થાય છે બે અઢી કલાક મને આ રજા મળે છે પછી પાસે ચાલુ થાય સાડા અગિયાર શા માટે બહુ તરફ થયા કરે હું કોઈ અહીંયા તમે બેસતા હું કોઈ બે હો એ પછી તમને મેં શું તું તમને મને બે હાડ એટલી બધી કોમન સેન્સ વધાર વસ્તુ હોય તે બુદ્ધિ કહેવાય પણ આ કોમન સેન્સ છે મેં કહ્યું ને કોમન સેન્સ દેખાડ્યું કોમન સેન્સ માણસ દેખાડે કોમન સેન્સ પોતાનું પોતાનું પજલ ઉકેલ ઉકેલ પડવાનું પજલ ઘૂસે ઉકેલું કે ભાઈ કઈ રીતે દાદા ચોર છે મને કે કોર્ટ ની પાસે લઈ દાદા ચોર છે બરોબર છે કરે છે વાત બરોબર કોર્ટની પાસે લઈ ગયું છે ને એટલે હા આવે છે તો ત ખોર ને એનું પગલ આપડે ઉકે આ જીવન જીવવું થયા વકીલાત કર્યો પૈસા ભેગા કર્યા બે જવાનું તો ખરું ને બરાબર વકીલો થાય છે નાના દીકરી ને પ્રવાહ ચાલુ જ છે ભલો માણસ બહુ બહુ ભલો માણસ તે જતા દર્શન કરવાનું માણસ જીવન છે માણસપણા પછી પોતા બઉ સારું મને તમારા વકીલ ના કરવું ખાલી લખવાની હોય ને અરજી રૂપિયા પચાસ થશે કે પચાસ થશે વકીલો શું કે સો રૂપિયા લાવ એટલે હજાર રૂપિયા છે નહીં હવે નાખેલું ભાઈ અને તમે આ ફ્રી કરો ને તો બહુ સારું નિકટ છે કે બીજા ઘણા સારા હોય છે નિકટ છે તમારે જોઈ નીકળતું પણ એક દુકાન ના હોય તો દુકાન કોણ કાઢે છે આ એક દુકાન જ છે ભલે જ આપો અને એ દુકાન ખેડૂતો લૂટે તે દુકાન ખેડાય છે પણ આ દુકાન જોયે બીજા દુકાનકાર મન થાય લાવે મેં કહી છે ને તો આપણે કાઢે એમનું દાદા આ સમાધાન કામ જોઈને ઘણા વકીલો એમ લાગ્યું કે આ બધું કયા કરીએ છીએ પણ સમાધાન નું કામ જોખી હોય તો આપડે મદદ કરવી કારણ કે એમને બધું કરું દાદા પણ પછી રાતે તો જાય ને તો બધી થાય બધું એવી લક્ષ્મી પેદા કરી હોય છે પણ આમ કઈ બધી પ્રવૃત્તિ એવી હતી કે જેમાં ઘણા પછી સાથ આપતા હતા બધા વકીલો ના જ થાય છે તો જાણું ને આવું અને હા વાત પછી મારે તો એવું છે તમારે મારે તો એવું છે જ્ઞાની સુ મોડું થયું બોલવાની જરૂર છે કેટલા માટે કે ફરી આપડે બીજી વખત આવવા માટે ભૂસાન કરે હા ભૂસાન કરે વધુ લાભ લઈ લોડું થયું અહી આયા જીતા હોય બધું કરી દે મને એમના તરફ બઉ છે વકીલો નંબર છે એમાં કેટલાક વાક્ય બોલે છે તે મુંબઈમાં થાય કેટલાક લખેલું હોય ગોગવેલી વાક્ય એક આપેલું ઘર લખેલાય કપડા કાપી ઘરમાં હાથમાં જ પડી જાય કોઈ નોકરના જ નથી અને તેગળા બધા વાંચી આમ જોઈ લે મા બાપના શું જોઈએ બાપના શું મારો હું મમ્મી ત્યાં તારી છે મમ્મી તારું ગરું બગડી જી ગયા છે એ ભોગવે નિકુલ એટલું જ ન્યાય સમજે તો આ વગર કોઈ ન્યાય જાણવાની જરૂર ન્યાય જાણવાની જરૂર પુસ્તક આવડ પુસ્તક એનું કોમ્પ્રેક્સ કરીને આ શબ્દ મૂક્યો છે આ લોકો ને જલ્દી પહોંચે એટલા માટે પછી એને જેટલું થાય કરવું એટલું કરી શકે જેટલી શક્તિ હોય એટલે પણ એનો ભોગવેલ બધા પ્રશ્નો સોલ્યુશન લાવવા વિચારી દેજો જગત શું જગતું એટલે ભોગવાની ભૂલ છું ગધું મારું કપાઈ હું શું કેવા કી જ ભૂલ જગત શું કે આપ્યું આપનાર ભૂલું તારે હું જગતો ને આવું કે સમુહ એ તો મારો ન્યાય નહિ પણ કુદરત નો નેતર ન્યાય નેત્ર ન્યાય શું કે કે પેલો પકડા છે તારા એની ભૂલ હા તું પકડે ભૂલ તું પકડ માટે તારે ભોગવવાનું હિસાબ પેહલા નથી જગત બિલકુલ એક સેકન્ડ એક સેકન્ડ રેગ્યુલેશન ગયું નથી એક સેકન્ડ તમારી ચાલતો હું જગત નો ન્યાય એ ન્યાય નથી આ ઈશ્વરી ન્યાય નહી કેટલા લો કરે તો અમે તરફ ન્યાય કરે નો અમે તરફ નિર્દય થવાનો એક તરફ દયા રાખે બીજા તરફ શું કરવું પડે શું કરવું પડે જો દયા હોય તો છે એ બધી મિકેનિકલ છે એડજસ્ટમેન્ટ એ શક્તિ મિકેનિકલ શક્તિ છે એનું એને જે કર્યું હતું એનું ફળે એને આપી દઉં એમાં દયા ના હોય એટલે એને વિતરાકતા લાગે છે એની એટલે લોકોને એમ જાણ્યું કે લોકોને એમ લાગ્યું ભગવાન ભગવાન આપી રહ્યા છે ધંધો બીજો કોઈ ધંધો નથી પ્રકાશ માં એ પ્રકાશ માં તારી ઘરે જ્યાં સુધી તારે જે હોય ગુરવું હોય રમણ કરવું હોય તે રમણ સુધી તારી જવાબદારી પર કર્યા કરે અને થોડું કંટાળવું છોકરું બહાર કંટાળે એ તું કંટાળું ત્યારે એવા કંટાળ્યા કેવું છે લોકો આ કંટાળા કઈ રીતે એ તો બીજા સુખ નથી મને આ ભૌતિક ત્યાં નથી કંટાળ્યા સંપૂર્ણ ભૌતિક સુખે કંટાળે તેને મને એક ક્ષણ પણ કરોડ રૂપિયા ની પથારી મને શું ને આ શેરીનો માલિક પણ થોડો બોજો રહેલો માલકી પણ અત્યાર નથી એક શેરી આ નીચે માલકી પણ ત્રણ માલકી પણ મારું આવે છે આ શેરીનું ટાઈટલ તોડી ગઈ છે ટાઇટલ ગાયેલો બધું કર્યું નહીં ટાઇટલ ના હોય તમ વકીલો છો તો બિરારો કે જો ટાઇટલ નહિ થાય તો કહી ને સોચ્યા મન મન નું ટાઇટલ ભરું નથી અને વાણી નું ટાઇટલ નથી આ કોણ બોલી રહે છે તમે વાત ખાયા પર આ બોલી કોણ રહે છે સુખડે કોણ 100 નો 100 નો 50 નો બે હાજર આત્મા બે હાજર થઈ ગયો એવું નથી આત્મા બે હાજર બોલી જગ્યા નહી અત્યંત આ તો આ તો બરાબર ના લો પે એમ કે આ આત્માનવર આપના ઓરી દેખાન પરે બોલી રહ્યા છીએ હવે આપણે હવે આપણે મોટર નું પવન ફાઈટ કરી દોયું ને ચાલ આમ દબાયે તો એ આત્માનવર આવ્યો છે નેનો ઘરે 1/x એમે દે વજાવત ની હોય છે છેનો આવ્યો છે છેકી આવ્યો છે અવાજ માત્ર વસ્તુ નો ગુણ છે શબ્દ અવાજ બધું જળ ગુણ છે સમજે એટલે આ પણ બોલે છે ઓરિજિનલ ટેપ એ કરશે નિયમ કોઈ માણસ બોલે બોલવાની શક્તિ ખાલી ગંધાર જ કરી રહ્યા છુ કોઈ માણસ બોલવાની શક્તિ બોલવાની શક્તિ ધરાવનાર કોણ નામ કેવાય કે જેને બોલવું હોય બોલી જવાય એવું બને તે ધારેલું જ બધે જોવા હોય તો ધાર્યા પ્રમાણે બોલાય મારી વાત સમજાય ને જે ઈચ્છા પ્રમાણે બોલાય શું બોલીએ ઈચ્છા પ્રમાણે બોલાય બીજું ના બોલાય આ તો હવા વાળામાં કેવું બોલાશ લોકો પોતે નક્કી કરી ગયા આમ હવે રોજ રોજ આવું વિરોધાબાસ નહી થતો પછી તમે બોલો છો વિરોધાવાસ કેમ થાય ભૂલનાર જો સાયન્ટિસ્ટ ને કોલો છો વિરોધાવાસ કયો અમને કેમ કે અહંકાર છે હું બોલ્યો નહીં પાછો તમારી શક્તિ સ્વતંત્ર શક્તિ નથી આ બીજાની શક્તિ થી ચારી રીતે સમજી આપડી કઈ શક્તિ છે કઈ સંસારમાં પછી ખરો આપડી શક્તિ ખરેખર કઈ છે ને કઈ નથી એ સમજી ને બધું કામ કરું બધો કરો નથી તમે બધું કરી રહ્યા છીએ કેવું પડે તમે આરું કર્યું બધું વ્યવહાર બોલ મને લોકો બોલે કે દાદા તમે બહુ સારું કામ કરશો હું કહું હા ભાઈ આરું છે પણ એ બધું માલિક વાલી નહિ ठेक शब्द बोले शू कर बोले थे? एक वाक्य कोट मीडिंग करने वक्य बोल